આ વિજ્ઞાન છે ને એટલે નિરંતર ધમાધિ આપનારું છે વિજ્ઞાન એ છે આત્મા એ જયારે આ પાયરું પૂરી થઈ ગયું ને કે જ કર્મા થાય છે પાયરું પૂરી થાય છે તો વધી આત્મા મમતા દેવ ગયો કાલે શું નામ તમારું દુદ્રકાંત ભગવાન કોણ છે અલ્લાહ કોણ છે ઘણી વાત થાય પુસ્તક વાંચતા બા કેમ કેવાય પુરા નજીક ના છો અભ્યાસ કરવો પડે પેલો શરૂઆતમાં બીજું બધું વિકલ્પો છે બહાર નીકળી છું અત્યારે બધી શાંતિ છે અને એમની ભાવના એક સંકલ્પ કરેલો છે એ જે પણ કઈ મને પરમાત્મા આપ્યું છે એનું ટ્રસ્ટ કરી નાખ્યું અને આવતા બધા વિકલ્પો છે બે ઓપરેશન કર્યા બાળો બાઈ જાય મારી બે ઓપરેશન કર્યા એક પેટલે છોકરા નું અને નવીન નું પેટ વાટ લાગે ભાઈ મારે મારી છે અમારું પોઝિશન શું છે એમાં કે જોવાનું હોય એમાં એનું ઓપરેશન કરવું છે પોઝિશન પછી તમારે ત્યાં પાસે બી કોમ છે નાનીપુર છે કરવા માટે જુદું ના બોલીએ મતલબ છે બોલાવી અક્ષર સિદ્ધાંત ના વિરુદ્ધ બોલાય પદે જતું એ કેવું જોઈએ એટલે તમે તે જતા રહેતા બધા એટલે થાય એવું પણ એની પકડ ને અમે આપી એમ ના કઈ બધા એ બરોબર છે અમારે એક કાયદો ભગવાન જાય મારે જો ભગવાન કરતા હોય અને ભગવાન ને માર્યા છોકરા હું કઉે ને પૈસા કોણ આપે તને ખુલ્લો થતો નથી સિદ્ધાંત પૂરતો નથી અક્રમ છે ને અક્રમ આભાર સિદ્ધાંત કુલ્યો ઘણા ઘણા દસલા ગયો છે પણ ઘણા કાર્ય થયું સંસાર એક જૂથ રહેસારમાં હંકાર બગાઈને બગાઈ જાય આયા નથી કે થોડો સવારે જ નહીં જે હોય ત્યાં આવું ઊંચું તેનું બેંચ હોય મારે ભાઈ આપણું ભાઈ ના કીધું કઈ નાખ્યું મન બગડે ના થાય એટલે વધારે અને આનંદ પડે પાછો પાછો આનંદ પડે આ एकदम મસ્ત લાગે આપણને કે આ દેહી રહે છે હા કોઈ ચાલે કે આ દેહી ને નહીં હા કોઈ ચાલે કોઈ ચાલે અમાર લોકો આટલું કરી હોય તો દેગા દેહી દે એ આટલું હા લોકો हसन બેટુ ઉસને આપણે અહીં જ આવો 1939 નાપાત થયું નથી આધાર થયો કુદરત આ બાજુ જવા મારી હવે આ બાજુ આવી ગઈ હજી મારો થવા દેતી હતી કુદરત ની ઈચ્છા જતા હોય લોક થવા દેતા નથી કુદરત તહેવારે મારવા ત્યાં માટે બધો ચોખ્ખા ક્રાંતિ પછી આખું નવું જ થાય જૂનું તો થોડું જ ભલે ભલે દાખલો આપ્યો હતો તેમાં હજી ઉત્પન્ન થવું પડે સંડોવાયા વગર થી દરું ઉત્પન્ન થાય કે ઉપર એટલી બધી દૂર કરી છે પછી ભ્રષ્ટું હું તમારી પાસે આવતરાય જાઓ પણ એને એ વ્યક્તિ જે છેતરવાની છે એને આપણે પોષણ નથી આપતા એને વારે ઘડી છેતરવાની વૃત્તિ ને આપણે વેગ નથી આપતા એક વાર છે આ ધો પછી અજાર થી આપણે છેતરાયા એક વખત તો ચાર પછી થી બીજી વખત આપડે એની પાસે નથી જતા ખબર બીજી વખત આપડે શા માટે જઈએ ગયો એટલે ફરી આપડે શું કરવા જઈએ એની પાસે સત્તા કરી આપણી પણ જેટલી સમજ તો આવી ને ધોકર વાંચી એક વખતે એક વખતે આપણનેતરા પણ ઘડાય છે નેતરાય આપણ દાદા બીજેતરા હોય ને તો પાર્ટી ઉપર માં ચેતરવાનું હોય કોઈ છેતરે જ નહીં સમજી આ તો હું રાખી દીધું રાખી દીધે સમજી જાય છે સમજણ થી આપવા આપીએ તો અધિક ભેગી થાય ત્યાં સુધી ચાલ્યા કરે અને ભાઈ સમજણ થી આપતા જઈએ એ તમારા જોઈએ આપતા સમજી અંદર એમ નહી એ દ્વાર આપ્યા બરોબર છે સમજી નું એ દ્વાર આપ્યા બરોબર છે સમજી નું ક્ષેત્ર હોય પૈસા જ્યાં સુધી આપણી પાસે હોય ત્યાં સુધી છે એ આનંદકાર મળે નહીં ને એ નહીં સમજી ને છેતરાઓ જ્યાં સુધી પૈસા પોતાની પાસે સાધન હોય ત્યાં સુધી એ છેતરાયા કે પણ પછી પૈસા ના હોય સાધન હોય ના હોય નથી તમારે નહીં હોય છે બે લઈ ગયા બસ સમજી ને છેતરા એ બહુ ઊંચી હતી બધા એ કે છે કે સમજી અણસમર્ પરિણામ એ બંને ની અંદર જે પરિણામ જે છે તે સમજીને છેતરાઓ ની અંદર પરિણામ સારા રહેશે અંદર ના આનંદ રહે હા એ રહે છે જયારે ક્લેશ થયા કરે પણ છે દાખલો આપો સમજી ને છેતરાવાનો દાદા સિવાય આ દુનિયા માં કોઈ સમજી ને છેતરા એવું મને નથી દેખાતું તો છે તમારા પોતે બની આ કોર્સ્ટ ની ચાલી કરી ગયો આ એક હલકી માં સમાસ મને છે કિંમત શું રહી હલકી ના શું છે એ પોઈન્ટ તને ખબર જ નથી એ પોઈન્ટ ખબર નથી હિસાબ વાત બરોબર મકાન છે એમને જો સમજી ને આપડે કહી દઈએ નહી તો રાતે લઈક જવાના છે આપે અને જમાડ્યા અને લો જમાડ્યા એમાં એના ખોરાક પણ દાદા ધીમો થઈ જાય છે રાખીને બરાબર મોકા નહીં ઘર થયું ખરું કોઈ હું આ ઉપાય બરાબર ઊંધા ઉપાય જેટલા ઉપાય બધા કરે છે બધા ઉપાય ઊંધા બીજું શું કે તમે જયારે મારો છો તમને ખબર નથી એ જયારે બાળકો એનું થોડા વસ્તુ આવી છે મારે શું કરો છો એ પોતે મરવા આવ્યો છે એને મારી તમે સુધા દુકાનદારી એ પોતે મરવા આવ્યો છે એને મારી દુકાનદારી તમે સુધા લો પણ દાદા એના તો બહુ બહુ મોટો થઈ જાય છે એનો વંશ બહુ મોટો થઈ જાય છે એ તો બધું ચાલે પોતા જોખરે કરી અરે સોય પૂરો થતો નથી જો પૂરો થાય એન્ડ તો આપડે એ જાણીએ ભાઈ રસ્તે આ હેન્ડ આવે કારણ કે દુનિયા કોઈ ચીજ એ ખાતો નથી એને આપણે પેલી મચ્છરદાનીઓ નાખીને એ કરીએ છીએ કે આપણને કરે ના ને નિરાશ જરા આરામ લેવા દે તો એ રાખવા માટે વાંધો નથી વાંધો નહી બરોબર મારો તો હતો નહી તો આખી રાત ડાક્ટર એને મકર ને કાઢો તો હતો નહી આખી રાત ડાક્ટરો મકર તારે આ કાળના મનુષ્ય તાકાત નઈ ને આ બધું કરવા ની એક વાર શકું જોઈએ અસર બહુ ના થાય આપડે રોજ ગોદરા હોય દાદલા માં પલંગમાં ચિક્ષાલય નો ગોલ જોયેલો ભાઈ એવું એટલે હું તો પચીવન થી પણ ઊંઘો હતો આપડે થઈ નઈ કાલ નથી જમીન પર ઉતારે મંકોળો ના કઈ જાય આ મજબૂત થાય ને મંકોળ એ અંકો પછી થી જમીન પર સુવાનું ડોક્ટર ક્યાં છે તારે સુવું પડે છે પછી ના નઈ પણ એના પેલા મોકડા મંકો કચી ના જાય મજબૂત થાય તો રાખ રાખે તમારું હારું રાખવું જ આપડે તો હારી ચીત કાઢી લઈશું અમારી અમાર કઈ હારી ચીત છે એ કઈ લઈએ પણ છે એ મને ગમ નથી એ પણ શું થયું આ લોકો કેળંગ જવું પડશે કરવાનું કોઈ ચીજ માં વસવસો ના હોય અરે હવે કોઈ ચીજ ની ના કરીએ હા કોઈ ચીજ નહીં અવાજ ના કરીએ આ પેટી નો કપડા કેટલા છે પેલું કઈ ગયું પેલું કઈ ગયું પેલું કઈ ગયું દાદા ને બોલાવવા તારું પાસું આવશે નઈ ભાઈ છું હવે આ સમજ રહેતી નથી પણ જો આ સમજ નહી જાય તો વ્યવહાર કેટલો મારી પુરસી પાસે વચનસી થાક લાગ્યો હોય તો કાલે થાક લાગે પેલો છ કિલો લાગે તો એમાં શું જોવાનું તું મારે આ બધા ને આનંદ થાય છે ઉપલબ્ધ જોઉં છું કોઈ તારે વરઘોડા બેઠો હોય ને ઉપલબ્ધ દ્રષ્ટિ અને અહીં ઉપલબ્ધ નહી રખા દે આ ફિલ્મ બીજી ફિલ્મ હોય છે ત્યાં લોકો મને ઓરંગાબાદ બરોબર થાક લાગે છે મને થાક આખો તમે શું કાં તેઓ આના ઉપયોગમાં આજ ઉપયોગમાં બીજી કાય છે તે બાબત ના ઉપયોગ માં છે અને આ શું નકામો જોઈએ બીજા લોકો નું પામ્યું છે તમારા છોકરો હોય શું કરો જાવું જવા દો જવા દો જવા દઉં નથી એ તો દાદા આયા ફસાયે એના જેવું થઈ ગયું પેલો સંબંધ ના હિસાબે આયા ફસાયા આપવા જોઈએ શું કરાય ના આપવું જોઈએ ના આપવું જોઈએ પણ આપણે જાણી ને છે એમ કે છે કે જાણી ને વાત જે છે તે જાણી ને આવ્યા જાણ્યા કે આપડે છેતરીત રહ્યા હવે આપડે ઘેર આવે ને ઘર માં આપણને આ બધી વાત થી ખબર પડી ઘર વાળા માણસો ને ઘેર કંકાસ થાય તેનું શું કરવું બધા શાક લઈને આવ્યા તેમાં છેત હોય કોઈ વસ્તુ લઈને આવ્યા હોય ઘર ઘણી થતો આ વર્ષો હોય બધા જવાબ દેતો આવ્યું પ્રશ્ન થઈ ઉભે સારું હતું જ નહીં આમ કેવું જોઈએ જવાબ આપી દાદા દાદા આપની પાસેથી એવો પ્રસંગ સાંભળવા મળેલો કે કોઈ વસ્તુ આપની પાસે મંગાવે તો આપ બજાર ની અંદર લાવો તો તેની અંદર કઈક ને કઈક વધારે આપીને આવ્યા હોય તો પૈસા તમારી પાસેથી આપી દો કોઈ વસ્તુ કોઈ પાસે કોઈ આપણી પાસે વસ્તુ મંગાવી હોય અને એ વસ્તુ ના ધારો કરુપિયો રોડો વધારે અપાઈ ગયો હોય તો તમે એ રૂપિયો રોડો તમારી પાસેથી આપી દો અને પેલા ને એવું લાગવા ના દો એ તો હું વધારે ના પડ્યો હોય છે હું એક ઓનો મારે ઘર નો ઉમેરું અને પંદર હમલાયો પૈસા ભગાડ્યા નથી શંકા ના પડે એક વાર ઉમેરી લઈ ગયો હતો પણ આ જવાબ સવાલ બીજો કોઈ પ્રશ્ન ઉભે છે એમ એમાં જે શું કરવું તે જવાબ આપવો આ આ કલર વધી ગયા કોઈ ને કાલે કરે હા હા શું કે છે બધા બઉ ધારે લઈ જાય જરૂર છે તમારા મામા થી કોઈ ચોરી કેમ કરે ખોનદાર છે જ ને કલાક હોય ના કરે માર માગતા આવડતું જોઈ શકાય ના માછ આવડતું નથી આવડતું માથે આવી છે એ કે છે મને લેવાનો અધિકાર હતો એટલે લેતો હતો અધિકાર તો છો પણ માગતા નથી આવડતું માગું મરવું ડે હરકું લાગે માગું અધિકાર પણ આવી પણ જ્યાં બેતરા મજા હતી ગઈ પછી હીરાબાઈ ચાલિયો બાઈ લીધી ગઈ તમને બધા જેતરી જાય છે તમારે ભાગીદારી પણ એ બધા ની ચાવી આપેલી હતી અમારા તારા ખોલી આપે આપે ચાલુ તે હોય એવા બીજી કઈ ચેતરાય નઈ એવું છે શું કરજો હવે હવે હવે મામા નો દીકરો જો છેતર છે તો એને કે છે કે હું તને તો ઉત્તેજન નહીં આપું દીકરો જો હવે છેતર છે તો હવે એને કે છે કે હું તને તો ઉત્તેજન નહીં જ આપું હવે છે દુનિયા ચાલે રહી દુનિયા ભાંતિ થી ચાલે છે બધા ઉધા રસ્તા છે એ તમારે નસવા માં ધ્યાનથી જોઈ જાય બધા મિત્રો એનો એની વારી વાડી હોય મને કયા કાળની અંગે બધા પોતા આગળ હોય આ તે પોટલી હોય પરીક રહે ને કયું એટલું પોટલી ઘેરે બાકી એવું આપડે લઈ ને ભાઈ બધો આપી જાય પાછા બીજા પેલા લાયા હોય પોટલી વાળા ને તે કેટલાક ને તો દાદા આવો સ્વભાવ હોય છે કે પોતાના ખેતર શાક હોય છતાં ભાઈબંધ ના જો વધારે શાક આવ્યા હોય તો તેના સાકી આપડે લઈ આવો વધારે બ્રાહ્મણો શું કરતા હતા બ્રાહ્મણો સ્વરાથી કરતા ધોરાથી બ્રાહ્મણો થી કરેલી પટેલ આપડીએ તો સ્વરાજી એની પટેકવાળાનું પણ થઈ જાય કરીએ કાલે ચોરાથી છે તો ગઈકાલ વસ્તી ના હોય ગઈકાલ પછી અત્યાર બપોર બસે આ ટંક ઉડી જાય બચાવવા માટે મારું અને આ પાર મારું છે પાકું છે એટલે શરીર ને ત્રાસ આપી નઈ પણ હા હમ આપડા બહુ ડાયા હતા આપડો સંસ્કાર પેલા તેના બહુ આવેલું થાય પછી દાઉન થાય વચ્ચે બઉ ડાઉ ગયેલું હા થયેલી પછી धारो के असंतोष चे। थो फाइल नंबर बेसतोष थो कि आ क्या बारे करतरी तो आप आठ काढ़ पी એ એમ કે કરી થાતા આવડી નથી કે હા આવતી જાવતી સુજા માખે માખે બિલાડીને કાઈ જો દે દે સુને એ તો ગામમાં કહી હા તો લડી તમે સમાજમાં જો આપકો ગાડી સાથે દૂર આપણે શું કરવાનું આખો ની કારવાની તો શું કરવાનું આપણે જેમ કોમ છે તો આપ સૌને સાલમ હા ઇઝ ડોન્ટ થે જાય લાંબિયા ઉપર જ ડાઉન છે 11 આઈ ડોન્ટ સી બી કોલે 11 પાઈટ પટા કલાયા છે હે પટા કલાયા સંગારમ લેપન પારજી રાખ પર લેવર પાઈટ એઈ ડોઈઝ ને યે કોલે યે પાઈટ યે ક્યાં હે સચ लीला आए टा लावा बटाका घे आई बहुत कसर करें तू ते तो सड़ेला लीला लै आया का आया हवा केम बटाका लै आया तो करू મને તો પૈસા કમાવાની બધું આવડે પૈસા કમાવાનું આવડે બધું તમે કઈ લેવું તમારે આવડે બધું છે પણ કરે તે પ્રમાણે કરવાનું હોય રાખે છે આપડે હોય કાઢી દઈ બીજા આપી દેવા ને કાઢી આપી દેવાના એ જો એવો કોઈ દાખલો હોય તો એ ગણી શકાય પણ કલ્પના દાખલાઓના મેળવા બેસે ને કલ્પના પાર આખો દાડો આખો કાઢી નથી અને પછી હવે આવું એક કલ્પના ચિત્ર ન કે હું આખો કાઢું તો શું કરવું હવે પગાર ઓછો પડે એમનું શું કેવું હતું તમે તમારે ભાગીદાર પણ સત્તા તમારે હાથમાં છે મારે એકલા નું હશે આપીદારી મારે શું કરે રીસ રીતે ચત્રી વામ થઈ જતા દુનિયા છે દુનિયા છે ભાગીદારી સીધી રીતે ન્યાય ક્લાન હોય સ્લાય જ રહેવાનું સુખ છે અને સ્ત્રીઓ તો એમાં તો ચોખ્ખું અને તમારું કાળજુ રૂનું હોય કેવું હોય પડે એનું કાજુ કેવું હોય સીધું પતંગ હા સત્તાઓ આપીએ રહી મજા આવે એમ હા હા બરોબર સત્તાઓને સત્તાઓ સાંપીએ તો મજા આવે અને સત્તાઓ લઈ જઈએ તો અમે ખરા લાગ્યા ખરા સ્ત્રી એટલું જોર કરે લઈ લેવા પડે તો પછી આ હમણાં ના કરે મોક્ષે જવું છે મોક્ષ ની ગાડી માંથી હવે ઉતરવું નથી પણ સુરત સ્ટેશન આવે તો ગાડી બેઠા બેઠા ચા પી લેવાનું મને થાય કોઈ જાળવ